દુનિયા માં સૌથી વધારે આધ્યાત્મિક માં આગળ પડતો છે તો પછી આ દેશ અત્યારે કેમ લોકોને કઈ માર્ગદર્શન અધ્યાત્મ આપી નથી શકતો દુનિયા ને આવો અનસિન્સિયર અનમોરેલ દેશ જ નથી કોઈ બધા સાધારણ મોરેલિટી પોતાની વાઇફ જોડે જુઠ્ઠું બોલે છે મને ખરું એવું આ દેશ માં વાઇફ જોડે જીઠું બોલે એવું તો છે અને વાઈ ગણી ને છેત શું ખબર બધા અધ્યાત્મ છે બોલ લેવેલ એમાં બે મત જ નઈ એ લોકો તો અધ્યાત્મા જાણતા જ નથી અધ્યાત્મા નો આપડે જાણે જગત ના ક્રાંતિ ખોટી નથી ભ્રાંતિ નિયમ છે ને નિયમ બહાર નિયમ ની બહાર ની ક્રાંતિ ને મેડનેસ કહેવાય છે શું કેસ ભ્રાંતિન્ય મનુષ્યો છે એટલે લાઈન તૂટતી નથી અને પેલું તો મેડનેસ કમ્પ્લીટ મેડનેસ પોતાની જરૂરિયાત ચીજે થઈ ગઈ કેમ બોલતા સાંભળું છે જરૂરિયાતો વધારતા જવું કે ઘટાડવા જવું તેમાં શ્રેય છે जरूरिया जाऊनता है जनसामिखर પણ મારું કહેવાય તમે ના વાત તમે એક નિયમ કરો બહાર નથી વધારે શક્તિ બહારનું ગજા બહારનું વધારે તમે કઈ કઈ જરૂરિયાત કરી શકો જે રીતે સામાજિક વિચારધારા થાય ને તે રીતનું સમાજ બને बेस हमारी जरूरिया सोफापन जरूरत है आखिर गुलामी हजार तो સ્વતંત્ર દશા રહી છે પછી માણસ કે જરૂરિયાત તો ઘટાડે બઉ સારું કે ગુલામ ના થાય તેવી રીતે તમે શેના શેના ગુલામ છોકો અમારે जग को लगे घूचवाडे मनुष्य मनुष्य ना, ना। <laughs> <laughs> समूह विज्ञान वाड़। <laughs> विज्ञान ભગવાન છે ભગવાન એ છે વિજ્ઞાન એ છે વિજ્ઞાન થી ભગવાન પોતાના સ્વરૂપ ની ભ્રાંતિ થઈ ગઈ હું કોણ છું શું નામ આપનું પટેલ વિશે ખરેખર તમારું નામ છે મારે નહીઠલભાઈ સોલ પણ <disciple> અસર થાય ને સદી અપમાન કરે અપમાન કરે અસર ના થાય અસર થી મુક્ત થઈ જવું દેહાદ્યાસ ની અસર થી મુક્ત થવું એનું દેહાદ્યાસ ની અસર થી મુક્ત થવું એનું નામક દેહાદ્યાસી અસર આખું જગ્યા દેહાદ્યાસી એક નહીં ચાલીસ પણ એવો હતો નહી એવું મેં હું જાન નાનો તારી એક હતી નથી આખા દુનિયા માંથી માલિક છે ને માલકી નો ટાઈટલ છે મને મારું કેવું મારે તો મને માર્યું નહીં આ બોડી મારી નહીં આ સ્પીટ મારી નથી આ સ્પીટ કોણ બોલે છે એવું આપને લાગે તો પછી આ આપડે મારા ગયા પછી આ બોલશે એટલે બે હજાર બે હજાર હોરિજ નકડ એ રખતા છે તમે શોધતા છો ને જ રસતા છો આ વસ્તા જે વાણી બોલે છે તેની ઉપર હું બઉ અઘાર મુશ્કેલ છે આ બધા દુનિયા થી દુઃખો થી મુક્ત થવું હોય તો ફળ મળી જાય વૈજ્ઞાનિક અસર છે ને એટલે દુનિયા ની સાથે એટલે દુનિયા ની સાથે મુક્ત થઈ એના કરતા બીજા ને પણ મુક્ત થવા માં મદદરૂપ થઈ શકીએ તમે મુક્ત થાય તો દુનિયા મારા હાથે મોટા મોટા ઓફિસરો બધા મુક્ત થયા છે શાંતિ આપે મારા મોટા મોટા ઇન્કમ ટેક્સ કમિશનરો મિનિશનરો બધા શાંતિ આપે જો પોતાને શાંતિ છે બેઠો ને એટલે મને આ જગત શું છે કોણ ચલાવે છે ભગવાન શું છે આ બધું કેવી રીતે ચાલે છે સલાવનારું કોણ શા માટે છે શું હેતુ છે બધા બધી વાત વિધિન વન અવર મને પ્રાપ્તિ થઈ ગઈ પછી હું લોકોને કહેવા માટે ઉપાધિ ગઈ અહંકાર ગયો તમારા દર્ભાગ્ય અહીં ભેગા થયા ભેગા થવા એ તો અમેરિકામાં ત્રીસ ત્રીસ રૂપિયા ખર્ચ કરી ત્યાં દર્શન કરવા આપડા ત્રીસ હજાર અને પાણી આવી રહ્યું હોય ત્યારે જ આવો પ્રસંગ પડે પાણી આવે ત્યારે રાધાકૃષ્ણ વાયદેવ ડોક્ટર બંને સાત હાજર સાત હાજર ડોલર એટલે બે ના થી ચૌદ હજાર ડોલર એટલે એક લાખ ચાલીસ હજાર આવે બે જ એક છોકરી આવે એના જ્ઞાન વધ્યું મને કે દાદાજી મને દેશમાં જોવા દેવું કે શું કરીશ સ્વાતંત્ર ને તે આવું વિજ્ઞાન ક્યાંથી મળે જ કામ વાપરો એ પ્રજા આ મળે જ નહિ ને આ વસ્તુ જ ના મળે આ તો બહાર જે ચાલે તો ધર્મ છે ધર્મ અધર્મથી ધર્મ આવો એ શું કે છે અધર્મ કરો છો તેને બદલે ધર્મ કરો એટલે અધર્મ એટલે ખોટું નુકસાન કરો લોકોને અધુખ ઉદ્યો ચોરી ઓગળો એક જૂઠું બોલો છો કે હા સાપ્યું બોલો સિન્સે લોકોને સુખ આપો ધર્મ થી ધર્મ આવો એટલું જ કે છે આ લોકો હું એને કહેતો હું હું તો તમને ધર્મ ધર્મ ભેગા બાપી મૂકી દો સ્વધર્મ પાડો સ્વધર્મ તમે આત્મા છો આત્મા ધર્મ આવી પ્રાકૃત ધર્મ પ્રાકૃત ધર્મ પ્રાકૃત ધર્મ એક ગયું નથી જો ગયું હોત તો એ દેખી અને આ કોઈ વસ્તુ એને સ્મૃતિ માં વાર છે એ ને પૂછવું પડ્યું આ શું વાર છે હું કયા ગામમાં બેઠો છું એ મારે ગર છે ને બધું ઘણી વાંખે ઊંઘે છે જાગૃતિ જાગૃતિ પોતાના પગ ઉપર કુહાડી મારે નઈ જાગ્રત માણસ પોતાના પગ ઉપર ઉહાડી મારે નહિ અને બીજું એ આ ધાર માં ત્યાં લાળ નીકળ્યું હોય અને આ બાજુ બેસીને આમથી કાપે એવું જાગ્રત માણસ ના કરે એટલો બહુ પ્રમાણ વ્યાપી છે માણસ ગુસે જાય બિચારા શું કોઈ તો ધોસ નથી આમાં દોષ કોઈ કાગ્યા સંજોગો ઓફિસ માં ગમે મુસલમાન ગમે પારસી ની ગમે ભલે જોડે ગમે હું દેહ નો માલિક નથી બધી જોતો નથી તમે દેહ વિભાગ જુદી રીતે જોઉં છું તમે પોતાને જોઉં છું અને જોડે પટેલ ને જોઉં પટેલ સ્વતંત્ર છે નહીં પટેલ તો કર્મ આધીન છે કર્મ જેમ કર્યા કરે કર્મ ઉદય ના અધિકારાધીન છે ધારો કે પચીસ રોટલી હોય ને આપડે આટલા વીસ જણા હોઈએ તો બાંધ સવા સવા રોટલી અપાય તો કે સાધનો ક્યારે વધશે કયા સાધનો અત્યારે ખાવા પીવાનું अत्यु અઢાર માણસો મરી ગયા અને મરણ નું પ્રમાણ વધે છે નથી આપી શક્યા આપડા હિન્દુસ્તાન ના બાળકો ને આપડે પગ માં પહેરવાના જોડા નથી આપી શક્યા એટલે મોટા થાય જીવે ત્યાં સુધી એમને કઈક પેટ નું દર લોકો બાળકો ને સાથે ફેરવે છે એમને જોડા નથી આપી શક્યા આપણા જોડા નથી એમ કોને આપ્યા એમ બધા ઉઘાડે પગે ફરતા હતા છોકરા પંદર પંદર અઢાર ચમ્પલ ત્યારે એટલે તમને એ વાંધો એવું કહે નહી બઉ સુંદર થયા પછી આ સમજણ ઓછી થઈ ગઈ આવું જીવન જીવવું કેવું તે કળા જીવન જીવવાની કળા જીવન જીવવાની જે કળા હોવી જોઈએ તે નાખતી આ બધી ઉપાય છોડી દો આજે નામ આપ તો આપડે આજે ઘરે પરિણામ આ તો પેલો સાઈ બઉ લઈ ને એટલે આજે આપડે બે હજાર વસ્તી પડતી છે મુસલમાનો ચડી આવ્યા બીજા સુખી થયું નથી એટલું કે આપણા જે સંસ્થા હતા ને તે બધા હતી કૃષ્ણ ભગવાન તૂટી ગયેલું આવે જામવાનું આપતા વાણી અમારી છપાય ની સેવા એક થી સાત સુધીની જેમાં લખેલું છે કે બે માં હિન્દુસ્તાન વર્લ્ડ ટુ કેન્દ્ર થઈ ગયું સાડા અગિયાર વાગે ઉઠી અને મારી પાસે મારી પાસે હજારો માણસો કામ કરી રહ્યા છે એટલે બધું કામ થઈ જવાનું છે અને લોકો બધા રેગ્યુલર સ્ટેજ આવી જશે संस्कार आजकल छत अंतराय के बदलेज का छोकरा आज प्रजा जनरे वे निर्भय बना कॉलेज कारण विज्ञान आपने एक विज्ञान कोर्स एक, एक, एक, एक साल ना कॉलेज भरता एक साल ना कोर्स कर आखी लाइफ सकत ना પંચાયત પંચાયત પંચાયતે મંજૂર કર્યું આટલું એને આ કોલેજ માટે આપવું તમે પૈસા લઈને પૈસા લઈને આપવું પંચાયત આપવાનું આપડે એટલે ગવર્મેન્ટ ને પૈસા લેવાની એટલું જરૂર છે બીજી કઈ ગરજ ખરી ગવર્મેન્ટ ને કેટલી ફરજ પંચાયત આપવાનું વાડે તો ગવર્મેન્ટની વૈકલ્પી ઉપયોગો છે કે નહીં બીજી માંગણીઓ છે કેચારી પછી સરકાર નિર્ણય લે કારણ કે વૈકલ્પિક પછી સરકાર નિર્ણય લે માગણીઓ અનેક પ્રકાર ની હોય પંચાયત દિવસ માને એટલે લાલ એ લોકો નહીં સારા ચપ્પલ અર્ધ છે જેવું નથી <t domains> <weILD2> વાડી <laughs> દુકાન જ મારા <laughs> એક કલાક વળી ગયો છે છોકરા મોટા છોકરા ઢોકળો હોય ત્યારે એક કલાક વળી જતો મારે મારીને ના રીતે આપવું આપડે બાધરા આપ્યું એ આપવું બીજું તો ગતે નહી તો ગટર માં તો રહે તો ચાર વાગે ઉઠી ના દર માં બે માં ભેગું થયું હોય બાજી છે ચોખા છે પાણ છે બધું ચાલ પછી પેલા બે અજ્ઞાની ખબર પડતી જ્ઞાન ખબર પડશે પોતાનું કજુ નહી બીજો કરી આપે તારે આપે તારે આપે પણ જે પછી પોતાની જાતને રિયલાઈઝ કર્યા પછી આપે એમ કહ્યું લાગે ને જ્ઞાન છે અને તું જે છું અત્યારે તને એમ કે જાત ને જાણું તને અસર ના થાય જેને આવડું રિયલાઈઝ કર્યું છે તે જયારે આવડું કર્યું છે તે અજ્ઞાન છે જ્યાં સુધી રંગ બિલીફ બેઠી છે ત્યાં સુધી અજ્ઞાન છે અને બિલીફ એને છૂટી જાય લાઈટ બિલીપે રંગ બિલીફી છે નામ સે તને એ રોંગ બિલીફ જોડાઈ એટલે રાઈટ બિલીફ બેસી જાય હું દુઃખી છું સુખી બીજી વચ્ચે પગ મારા છે શરીર મારું છે મન મારું છે અહંકાર મારું છે મન મારું છે અહંકાર છે ચિત્ત મારું છે બુદ્ધિમાળી છે બધું બોલે છે તે તું છું તે ભલે કે ધરેને બિહારી હે ધરેને રાઇટ બિલિવે છે આ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય રાઇટ બિલિવે રાઇટ પૂછે કે આ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય જ્ઞાતો અજ્ઞાની જ્ઞાની પુરુષ પર અત્યારે અજ્ઞાનીને લીધે અજ્ઞાનતા થઈ છે અજ્ઞાની બેગતા હે તો અજ્ઞા અજ્ઞાન બેવતા હે જ્ઞાની બેગતા હે તો જ્ઞાન બેવતા હે ખોટપ રોંગ બિલીફ ને બદલે રાઇટ બિલીફ બેસે પણ એ બેસે તો બિલીફ હક ને પાછું કોઈ રાઈટ માં બેસાડી ના થાય આમ કુંભાર ગડો બનાયા અને નિવાડા પકવાવા ગયો એનો પાકો કહેવા ના હતી બોલા કર પાણી ભરી તો સુતો એ બાકુ જે સુકતે ના તને બદલાઈ નહીં આવડત કોણ નકી કરે કે રામ બી ની ભલે રાઈટ બી ની વચ્ચે તફાવત કોણ નકી કરે બેઠી હતી આવરી શ્રદ્ધા બેઠી એક માણસ કે છે મને ભૂત દેખાય છે ના નથી એવું આવે ને ને તો રાતે ના આવે કલ્પના જાળા હાટા થઈ પડ્યા છે અરે કોણ હેધાર દેવા તો દે અહી દસ બસ ગયા દેખો ગમતે ના તે અરવજી આમ સાહેબજી કરી એટલે જાય દે અમે સાહેબજી કહે દે કે જો જો વાત સાચી બધાય હા અને તા પેરો બધી બરાતે દેખાય હા આનું ખોલેને કરે કરો તો દેખાય પેજ ટુ રાઇટ વિલિપ કરી રાઇટ વિલિપ કરી બોતે શું તો ચેતન છે આમાં શરીર ચેતન છે અને આ ચેતન ને પોતે હું પણ માની રહ્યો છે શું કે મારી છે ને તેની ઉપર તે જ હું શું માનવામાં મને બતાવો મરી દઈશ બોલ્યા પછી વિચાર તમને સાંભળ્યા પછી પ્રશ્ન સમી ગયા તમને સાંભળ્યા પછી પ્રશ્ન સમી ગયા કે સમી જાય છે અમે તો હારી કોઈને હરાઈ દેવું છે તો મારેલા છે મોર ઘર પર ચડું ફંગલ દેને ક્લાર્ક થયો જેવીતે બસમાન થયો એવીતે ક્લાર્ક થયો ગઈ જેસે બસમાન નામ એમનું નામ બસમાન છે જેવીતે બસમાન થા એવીતે ક્લાર્ક થયો ગઈ ધરી તો થઈ ગઈ બીજી રીત નહી ને હા પ્રશ્નોમાં દેખાય પ્રશ્નો બોના કરતા આ જે થઈ રહે દે આ દે કે આ છે સાહેબ મેં ભોડી લીધા આપણે બધા મુક્તિ માટે પહેલે થી ઊંચા સ્ત્રી મુક્તિ મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ નરસિંહ મહેતા કેતા કે પ્રભુ ના જંતો મુક્તિ માગે જન્મો જન્મ આવતા એ કરીને પ્રભુ ના જન્ તો જન્મો જન્મ આવતા શું કરે પછી મુક્તિ મારે મુક્તિ મળે એ છે એવું કહ્યું ભગવાન એટલે પછી કેન્મ જન્મતા ભગવાન રાખીએ ના ખાય મારી તમારે પરિણામ રાખજો કઈ નાખવાનું તો મુક્તિ તો કોઈ નાખે એવો કોઈ વાડો ના નાટવું હોય તો નથી મળતી એવું ભગવાન કહેતા કે ઓછી છે એવું બોલે ભગવાન પછી મળ્યું આપડે કખક કઈ નાખવી એટલે પછી આપડે જોઈએ યોગ પ્રાણાયામ એ બધી વિધિ થી જ્ઞાન થાય યોગ પ્રાણાયામ આ બધાની આ બધી વિધિઓ થી આપણને જ્ઞાન થાય કે ના થાય લેવા દે છે લેવા દે છે સરકાર ના બધા ભરીયે શુદ્ધિકરણ માનસિક શુદ્ધિકરણ જ્યાં સુધી થાય ને ત્યાં સુધી શારીરિક શુદ્ધિકરણ માનસિક શુદ્ધિકરણ ના થાય શારીરિક શુદ્ધિ માનસિક શુદ્ધિ માટે થાય ને હાથ મેળવે શું કે નલાયક માં નલાયક છું કૃપા કરું ભગવાન બઉ ખુશ થઈ જાય બતાવી ભગવાન વધારે બરકડતા હોય દારૂ પીતો હોય તો દાબીલા કસાઈ ગયો વિચારો શું કરે આ બધા બ્રમચર્ય પા છે જાવ છે હા ભ્રમચર્ય એટલે તો બ્રહ્મ દેવ જેનું આચરણ છે તે ને ભ્રમચર્ય એટલે બ્રહ્મ દેવ જેનું આચરણ છે એ ને ભ્રમચર્ય એટલે ના એવો દે ભ્રમચર્ય એટલે શું ભ્રમચર્ય એટલે આત્મા પોતે બ્રહ્મચર્ય જ છે બ્રહ્મ થઈ જ છે એટલે દેહ એ તો કઈ સે ભ્રમચર્ય પાગવાની દે એટલે આત્માના આ દેહ દેવા આ બધું ખાવા પીવા બધાનો ચીજ નો સાર સાર એને એક્સ્ટ્રેક્ટ્રેક્ટી છે અને વીર્ય ને અવશ્ય સાચો લીકેજ ના થાય તો એ ઉર્ધુગામી થાય અધુગામી ના બદલે ઉર્દુગામી સ્વભાવ છે ઉદુગામી થાય એટલે વાણી વાળી બધું લીધ થાય કે જીવન જ ખરાબ થઈ ગયેલું ભાઈ નાદારી કેવાય જ્યાં વીર્ય નાદારી ત્યાં માણસ ની આખી નાદારી છે માટે અમે એટલું કહીએ કે ના પડે આ તો પહેલા હોય તેને મહિનામાં વીસ દિવસ બાપો દુહા થયા છે શું નામ સાર છે સારું હોળી હોળી હોય હોળી ત્યારે કે શૃંગાર ગીતો ગાતા હોય શૃંગાર રસ ના અને એમાં જે મોટા લોકો જે समझ लोग हसता हो आमोद पे ये समझे के को समझने करे साथ जुमता होटा ने हसता जुए न हसे एट ज्ञान के विषय पर से ज्ञान परिणित सतत आमोद पमे तो यह हूँ शुद्धार्थ यू जे अमने लोग ने आप छोक आम पाने समझ वगैरह समझा वगैरह बैठा